એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વા ભઈ આજે તો રાજુલામાં બેઠા બેઠા પૂજા વાર્તા સાંભળે છે કૃષ્ણ છે ઓહો હો હો હો આવો આવો મારા ટૂરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને ફરીને ગીજુભાઈ બધે કાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ બ્રાહ્મણ ની વાર્તા છે સાંભળજો એક હતો બ્રાહ્મણ અને એક હતી એની પત્ની એક રાતના એને ત્યાં ચોર આવ્યા પાડોશી બધાને ભેગા કરું એટલે ચોર ભાગી જાય બ્રાહ્મણ તો કે ઉભી રે આપણે મુરત જોયા વિના કોઈ કામ કરાય નઈ મને ટીપણું કાઢવા દે અને જોવા દે કે આજે પછી તો એ તો ટીપણું જોવા લાગ્યો એના ચોપડા જોવા લાગ્યો અને જોયું કે એમાં ક્યાંય ચોરને ભગાડવાનું મુર્ત છે કે નહીં એની પત્ની કે કેમ મુર્ત આવે છે કે બ્રાહ્મણ તો કે મુર્તું છે મુરત તો આવે છે હવે છ મહિને વાત હમણાં તો સુઈ જઈએ પછી ચોર ભાઈ તો કશી ચિંતા રહે ભાઈ ઘર જાણીને એને તો નિરાતે બધું લીધું છ મહિના વીતી ગયા બ્રાહ્મણ કે આજ હવે વાત છે બ્રાહ્મણ અને એની પત્નીએ બુમા બૂમ કરી મૂકી દોડજો દોડજો ઘરમાં ચોર આવ્યો છે ઘરમાં ચોર આવ્યો છે છ મહિના વીતી ગયા હો ભાઈ અને આવી રાડો પાડી ગરીબ બ્રાહ્મણ ચોર ઉપાડી જશે તો છ મહિના પેલા આવ્યો હતો આ જ જાણ કરું છું બોલો તેઓ કહે પણ મહારાજ તમે તો મુરખ લાગો છો છ મહિને તે જાણ કરવાની હોય બધા એવું કહ્યું હો પેલો બ્રાહ્મણ કે પણ બાપુ મુહૂર્ત નહોતું આવતું એનું કેમ કરવું મુહૂર્ત આવે પછી કહું ને તો ભાઈ આવી કોઈ દિવસ કરાય નહી જ્યારે જે કામ કરવું પડે તે સરસ રીતે કરવું તો જોઈએ ને ત્યારે ચોરને ભગાડી દીધા હોત તો પેલા ભાઈનું આખું ઘર લૂંટાત નહીં એને तो तमने बदा ने मजा पड़ी ने चलो आज आओ आती आओ काले तीज वार्ता कही शो भाई आओ जो।